એટલે આપ ઊંઘતા નથી એનો એમ કે આપ ઊંઘતા નથી એમ બનો ભાઈ પૂછે ઊંઘવા નથી તો શું કરો છો આપ